એમને હમણાં ગજાનંદ સ્વામી નું પૂજ્ય મોટા નું પછી મીરા ભટ્ટ વિનોભાવ આવે એ બધા નું વાંચે છે लगे थे कि दरेकोता रीते कहे एम के अमने जे रीते बराबर है यो बराबर है दरकू है हमें अमरा जेवा घूसई जाए आखाए कहू के ग्रंथे गड़बड़ कर बात न करू थे अहिया तो अगर अहिया तो पूज्य भाव ऐसी कई मेलवा એમાં કઈક વાર બીજા કરતા છે મહાપુરુષો ની વાત કરી એમનું વાંચ્યું વધારે ઉત્તરાંત મારી લોયલ્ટી તો એક પુરુષ એક ગુરુ જેવા હતા ગુરુ કથાન એ પણ સાધુ હતા અને એની સાથે કરું કયા ગુજરાત એવી રીતે મને પણ એના તરફ નું કાર્ય આ કરે એટલે આ લોકો નો પણ કઈ વાંચતો હોઉં તો પણ એમની પાસેથી કેન્ક યુ સમજવાનો પ્રયત્ન કર પણ વધારે અપેક્ષા થઈ ગઈ ગયું શંકર પાર્વતી ની કઈ જન્મ લેવાની ઈચ્છા નથી તો એમના જે અત્યારે બાપાપ છે આ ભાવના એક બાબા ના પેટે ફરી જન્મ છે જો ફરી હોય તો એવી એમની ભાવના ગુરુ ની જોડે એ થઈ ગયું છે પકડે જુદી આવે એમની વાતો નથી બરોબર છે પણ ગુરુ ની વાત શું છે શું કેવા માંગે છે કે કારણ કે સારું કે સારું કે એનો ડરો કે એમ કે આ બિલકુલ દિલ્હીની રીતલમાં નહી માનતા છે જર્ત્ય વાત ગુડ વાતમાં બિલકુલ ન માનતા હવે ચાહે મારા કે शंकराचार्य કે આજે પણ હું સાવ દેરી જાતે એવું નથી માનતો એમ નહીં સાચું છે there are many things તમને કહે છે that are very intense that are sent of in your hero top એટલે जय साहेब के मैने थोड़ू रहू कई कई कई गुणता तो रहे थोड़ूमने लग्या करेंगे आजा करे थी साहेब કઈક ગુડ છે રહસ્ય છે રહસ્ય વાત ગુડ વાર કઈક રહસ્ય છે જગત માં કઈ ચમત્કાર છે કઈક રહસ્ય છે ચમત્કાર જે વસ્તુ નથી દસ હજાર માણસ નિરંતર દાદા યાદ રહેશે આપણે આપણને સંભેર પાડે બધી પણ બધા તો આપણે મારા ગુરુ એ પ્રકારના હતા એવું भावना तरफ एटो बनो के हूँ भार नीचे रहा कहू कहवाहता था गु ગુરુ છે તે આપણને સંઘર્પ આવે હતી અને પછી પઝ તો આપડે જ કરવું પડે કઈ પણ પધલ ભૂતા સોલ્વ તો આપણે જ કરવું પડે ન કરીએ તો આપડે ભોગવવું પડે એ પધલ નું લઈ રહ્યા લે અને પધર પણ સોલ્વ કરી લે આપડે માથે જવાબદારી નહીં કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં ફક્ત ભોગવવાની જવાબદારી સમસાર ભોગવવાની છૂટ દુઃખ ભોગવવાની છૂટ નહી અમારે તો બુદ્ધિ સારી ગુરુ જોઈએ અમારે તો બુદ્ધિશાળી ગુરુ જોઈએ કે અમારે તો બુદ્ધિ સારી ગુરુ જોઈએ આ તો બુદ્ધિ સારી છે બધા કે બે લાખે કોના સાબા નો નહીં પોતાના બચ્ચા ને ઉપાડી દેવી હોય બચ્ચા એ વાંદી નું એના જે ઉલટું હોત તો એના બચ્ચા એને ચોક્યા હોય ने भक्ति है भक्ति वंदरा बिला बिला वंदरा ना बच्चा ने तो वंदाता पकड़व पड़े बराबर पकड़े कई लगे जाति भक्ति मानी દુઃખદ છે ને હું ઉપરી નહી હું કોઈ નો ઉપરી થતો નથી કોઈ ગુરુ થયો નથી હું લઘુત્તમ છું દ્રશ્ય જગત માં હું લઘુત્તમ છું અને અદ્રશ્ય જગત માં હું ગુરુતમ છું ગરમ બે પ્રકાર નો સાહેબ એક ખોટું કરતો હોય ખોટા પણ ખોટું કામ છોડી દેવા અને સારા એને ધર્મ કેવાય ધર્મ કેવાય ખોટું કર્મ કરવા લોકોને ખોટા દુખ દેવા કરવું એ બધું એ થશે આ ધર્મ કેવાય અને ધર્મ એટલે સારું કરવું આમ કરવું પણ ઇગોઇઝમ છે ધર્મ ધર્મ ઈગોઈઝમ હોય અને ત્યાં સુધી અવલંબન એકલો પડે મનમાં તેમ થઈ જાય હું આવે અવલંબન અને સ્વતંત્ર થવાની જેવું છે બિલકુલ સ્વતંત્ર ભગવાન પણ ઉતરી ના હોવું જોઈએ ભગવાન શા માટે ઉપરી ભાઈ શું ગુનો આપણે કર્યો હોય ભગવાન તમારું સ્વરૂપ છે બીજું કોઈ છે નહીં સાચું સમજવું હોય બે જાતિ સાહેબ છે મજ એક બાળ મંદિર સમજ અને એક જ્ઞાન મંદિર સમજ એક યોગેશ્વર કૃષ્ણ સમજ અને એક બાળકૃષ્ણ ની સમજ तो तो ही लेवल लेवल ये दर એ અત્યારે એ ના ચાલે અમેરિકા નો એ ના ચાલે એને મારી જોવા રાખો તો પછી ના થાય એમની સમજણ માં હજુ પુનર્જન છે એવું આવ્યું નથી અને તમારી સમજણ માં પુનર્જન એમ આવી ગયેલું છે શું છે હું ભેદ પાડું માત્ર ભેદ હોય આખી દુનિયા જોડે આખી દુનિયા કોઈ જીવન જોડે મારે જુદાઈ નથી ના નો? છ અબજ મનુષ્યો જેને લઈને આ પૂર્વ જન્મ ના માણસો મનુષ્ય તે ધારી છે પછી હવે આજકાલ જે ગણતરી બાજુ છે એમ કે છે કે વીસ બાવીસ વર્ષ પછી દુનિયા ની વસ્તી ડબ્બલ થઈ જશે પુનર્જન્મ ની વાત કરીએ સો વર્ષ મૂળ પ્રશ્ન એવો છે કે આ જે પુનર્જન્મ ની આપણે વાત કરી તો કે આટલા બધા જે જીવો છે વધી ગયા મનુષ્ય ખોટા ભડકાવે છે એ ક્યારે ભડકાવે છે ખોટા ભડકાવે છે એ તેના જેવું કરે છે સાહેબ હું તમને કહી દઉં તેર વર્ષે સામાન્ય રીતે વસ્તી વધારા ને માટે જો કુદરત વચ્ચે આવી છે મનુષ્ય જીવન માટે થોડીક આવશ્યક વસ્તુઓ છે હવા પાણી ખોરાક એ નહી હોય વસ્તુ તો વધે જ પોલીસ હું એમને કઉીસ વર્ષ પછી શું થશે ડેટા આપવા માંગો છો તો હવા વરસાદ શું હતું એ મને કહો દવાસો વખત અને જે અનુભય પુરુષે કહ્યું છે કે આ દુનિયા નું ભવિષ્ય કોઈ ભાગશો નહિ કે આમ થશે એવું બુદ્ધિ વાપરશો નહિ કારણ દુનિયા સાહેબ શું દુનિયા હાની વૃદ્ધિ ના અધિન છે કુદરત ના નિયમ હાની ઓનો સાહીઠ ડિગ્રી તાવ ચડ્યો બે કલાકમાં એક હતો તેનો બે બે ડિગ્રી વધી ગયો તો સવાર સુધીમાં તો અગિયાર ડિગ્રી બાર ડિગ્રી થઈ જશે એને જે ભૂલીસ વાતો છે લગભગ કોના બે ગણી થઈ એમ કહે છે હું સમજી કહો છો કે એવી આગાહી ના કરો પણ ચારસો વર્ષાહી કરી ગયા દાદાજી ગ્રંથ માંગેલો ચારસો વર્ષની આગાહી ઓકડેલી એણે જર્નોન પર લખ્યું નામ થઈત લખ્યું એકરજનું પર લખ્યું અને એમ લખ્યું કે આ સદી મેં માર્ટીગા દીના અફકાર પહેલા એ મોટો હોલોકાસ્ટ કર્યું હોલોકાસ્ટથી આત્મનિક કોલના કે પ્રભાવ એક 40 વર્ષ ઉપર એક ફ્રેન્ચ કે કે જોતી થી આગાઈ જોતી થી આગાઈ કરનાર હતો એણે 40 વર્ષ ઉપર બધી આગાઈઓ કરી થી નામ એ આ સદી ના અંત પેલા કઈક મોટું જગન્નાથ કુદરતી કઈ થશે કહી રાખ્યું છે કે તે બધ ની વસ્તી રહેશે ક્યાં ગઈ ખબર પડશે નહી અને આ બધા ફટાકડા બનાયેલા મૂકી જશે કોઈ ફટાકડો ઘેર લેવાનો નથી અમેરિકનો ફટાકડા બનાવ્યા છે અને રશિયનો એ બધા છે દિવાળી ઉજવાશે તેવું છું આપને એવું દર્શન થાય છે પ્રેરણા થાય છે બે હાજર પાંચ માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે આખા વર્લ્ડ નું કેન્દ્ર હિન્દુસ્તાન ભાઈ એ લોકો પૂછવા આવશે એમને કેમ જીવવું છે જીવવાનું ભૂલી જશે એ લોકો કારણ કેટલું બધું જંગલિયાત ઉભું થશે આખા દેવ ને નથી આપડી આપડા પાડોશી છે ને આ પાડોશી દાળી વાળા એટલા જ જોડે આપણી સમય પેલા આપડે લેવા દેવાનું આપડી ઉપર કમ્પાઉન્ડ નથી આવવાના આપડી બધા જી ગઈ સો વર્ષ માં ત્રીસ વર્ષમાં તો ખુબ જ જે મનુષ્ય થયું હોય કેટલો વખત જીવિત પૂર્વ મોટું પણ એટલી વર્ષ નથી એ લોકો નહીં ગયા મારું એક માનસ સમાજ તરીકે પણ જો પ્રયત્ન કર્યા હોય મનુષ્ય છે આયુષ્ય છે એના પૂર્વ ભાવ ના નક્કી કરેલા હિસાબે હોય છે પણ બીજી બાજુ એવું પણ જોવામાં આવે છે અમુક લોકો છે વધારી કોઈ વધારી શકતો હોય ને તો આ પાસો જો તે મરી ના જાત વિક્ટોરિયા વર્લ્ડ માં કોઈ મા પાક્યો નથી જેને સંડાસ જવાની શક્તિ હોય એ પછાય સમજી જાવતંત્ર શક્તિ હોય એવો આ વર્લ્ડ કોઈ પાક્યો નથી કરી શકે જયારે અટકે તારે ખબર પડેલા ડાક્ટર ભેગા કહ્યું ને ઊંચા વિચાર અટકશે તારે ખબર પડશે હેલ્પ લેવાય લઈ પડે તમારી વ્યક્તિ નતી નેચર એટલે બધું થાય છે અહંકાર કરે હું સંજા જાય બધું ઇગોઇઝમ છે હું જીવાળું છું વધારે વધારું છું ને મરવું આત્મા નથી ને જીવાનું કઈ મરવાનું આત્માનું સાહેબ કે તે પ્રશ્ન પૂછે છે ને પુસ્સા નો અવકાશ કેટલો એ હું આપને સમજાય દઉં અહીં જન્મ થતા ની સાથે છે શું બોહડ માં લખેલું છે સ્મશાન જેટલી વખત શાદી કરવી શાદી કરશે જેટલો ચા આપ્યું હોય પહેરવું હોય લગ્ન કરવું હોય વેપાર કરવો બધું કરે પણ શમશાન છે જેટલી ઉતાવળ કરી છે રાત દિવસ જઈશાન આવશે તું સ્મશાન એટલે ત્યાંથી જન્મ થયો અવસ્થાઓ પાંચ ઇન્દ્રિ દેખાતી અવસ્થાઓ જ નહીં અવકાશ જ નહીં જીવન છે પુરુષાર્થવો જોઈએ લોકો પ્રાયતા લોકો જાણતા નથી માટે પુછાદ સેનું નામ કેવાય સાહેબ પુછાદ સેનું નામ કેવાય કે આપણે કોઈ જગ્યાએ સત્સંગ વાપરવા ગયા આપણે પોતાની ઓવરકમ કરવા માટે પ્રયત્ન કરતો રહે માણસ એનો પોતાની નબળાઈ ને વાળવાનો પ્રયત્ન કરે તો એ પુષાટ કહેવાય ને કે પછી પુસ્સા પણ એનો નક્કી થઈ ગયેલો હોય છે પુસ્સા કરવાનો એ પણ એનો પેલા નક્કી થઈ ગયેલો હોય છે એ દેખાતો જયારે દેખી લોદ એ નક્કી થયેલો હોય છે ભાવ પોતાનો રીપ હોય રિપોર હોય તો ખરાબ ભાવ ઉત્પન્ન થાય નહીં ભાવ બગાડે નહીં એનું નામ પુરુષાર્થ ભાવ બગાડવો નહીં એનું નામ પુરુષાર્થ પ્રકૃતિ અને પુરુષ જુદા પડ્યા પછી પુરુષ એ પુરુષોત્તમ છે અને સાધો પુરસાર્થ ત્યાંથી શરૂ થાય આ ભ્રાંત એને સંસાર મળે जुदा पड़ी जाए शरीर पुरुष शरीर प्रकृति पुरुष जुदा से હું ચંદુલાલ છું એ બધી પ્રકૃતિ છે જો બુદ્ધિ જુદી પડી જાય ખરો પુસ્તાર્થ સાવું થાય જ્યાં સુધી પુસ્તાર્થ સાચો નથી પ્રાંત પુરસ્થ એટલે પરાવલંબી પોતાના અવલંબન થી નહી પછી તો પુરુષાર્થ ની દાદા પડી ગયા પુરુષ અને પ્રકૃતિ જુદા પડી ગયા પછી તો પુરુષાર્થ જરૂરત ના રહી ને ના ખરો પુરુષાર્થ તા થી શરૂ થાય માટે કરવું ખરો પુરુષાર્થ તાર થી જ છે એ શેના માટે કરવાનો પછી અમને બગાડ્યા હતા તમે અમને બગાડેલા છે માટે અમારું અમારે પુરુષ સ્થાન પર ફસાઈ ગયો હતો તમે છૂટા થશે નહીં સુધારો પુરુષાર્થ ક્યારે કરવાનો જયંતી શું શું કરે છે તમારો જયંતિ બી શું કરે છે એ કરે છે એનું નહીં જયંતિ નું મન શું કરે છે બુદ્ધિ શું કરે છે ચીપ શું કરે છે અહંકાર શું કરે છે એ બધા જોઈ પછી આ પૂદ થાયું છે નિકારી થયું છે એની રીતે સ્વચ્છ થઈને ચાલુ જાય એટલે આપડી જવાબદારી ગનેગ આપણે એ ચાલે દાવ મળે છે એટલે ખરો પૂછાય તારું થાય છૂટું ખરું છે સાહેબ હા કરી છુટું થઈ જવું છે દાદા હું આવું જતો અને સમજવા મારું બે તમને કહ્યું દાદા કે મારી કાંકડી પાટી ને હું આપને પૂછું છું આપનું નામ શું ભરતી ગણતરી ની અંદર નરેન્દ્ર દેહુ છે બોલો છો તમે હા જરૂર એટલે આવ્યું કોણ છે ત્યાં નથી સમજાતું એ નથી સમજાતું એ સમજે જરૂર ખરી હરી બે બગાયતી એ લુક લેઈ જો જો તમને પોતાને જ જરૂર લાગતી હોય કે જરૂર અવશ્ય જરૂર તો આપણે કમ તો ના કર્યું રાખીએ સમજ બસ બે કાઈન્ડ ઓફ યુ ગીવનની જીત તોય સતાઈ ગયે કે કે હું આ સિંટીલી એટલે ના પેલેટી કમ પૂછ્યું કે આ ગાય નો ઉપકાર છે કે વાથે છે ગાય વાથે ને દૂધ આપે છે તેમાં ઉપકાર કોણ આવે એમાં એવું પૂછ્યું મને કારણ કે દૂધ દૂધ છે એમાંથી લેવામાં ના આવે તો એને બહુ અખાય અમારો હેતુ પાડાય મારા જેવું સુખ લોકો પામો એ હેતુ મારો સિદ્ધ થાય એટલા માટે તમારો આપતો મહાન કલ્યાણકારી વાત કરો છો મહાન કલ્યાણકારી પોતે કોણ જોઈએ જાણવું જોઈએ ન્યાય થી ન્યાય થી માણસ છે સમજુ માણસ હોય અને બુદ્ધિ જળી હોય આપડે ના પાડીએ મારે તબિયત માથા પૂછવા પડવું પછી હું તમે બે કલાક જ કહું છું બે કલાક બે ખાતે તમારી લોકો જેટલા પામે એટલા પામો બીજા ને સત્ય ધર્મ દેખાડો કે આ પછી ખોટી મહત્વ શું થશે કારણ ચિંતા નાકરાશ હેકર છે હિન્દુસ્તાન ના માણસો ન જોઈએ શું પણ એવો બહુ થઈ ગયો છે રહીવાન સાહેબ તમે આવો આપડે એનો નિગડો લઈને છે પછી તમારે મારી વાત કરવા બહુ મજા આવે દાદા એ તો મને ખાતરી છે કે તમે રાજી કરીને જવા દોલ ઇન્સિડન્ટ એક જ છોકરી હાથ આવેલી ને ઉભાડી વાંચો એટલે મને કુ કે દાદા મારે તો જવું જ જોઈએ અંદર બે માણસો કેટલી ખોટ ગઈ મોબાઈલ વાંચી સારો કારણ કે મારો કોઈ ડ્રેસ ન કરે મારો કોઈ દેશ હું કોઈ ન કરું એવી એમને આપની ચોપડી માં મેં એક જ પ્રસંગ માંગ્યો ત્યારથી મને તારા પાસે જોવા પ્રસંગ છે આપની પાસે એને બહુ આનંદ એના હેતુ હતો કે વધુ નુકસાન થાય તો સારું આલો બને અમારું નુકસાન તો થોડું હતું પણ મેં એને વધારે કહ્યું ખુબ આનંદ થઈ ગયો કદી પણ શાંતિ રાખ્યું કે રાખીશ બેસી ચા પીવો તો મને શાંતિ રહે ભાઈ આવ્યો ત્યારે ખાસ કોર્ટ નથી ગઈ તમે ખબર દુઃખ થાય એટલે કે મારી પોતાની પોતાની એની માન્યતા હતી આપણે બધા રાજ થાય તો એવું મારું મારું બીજા એટલે સાદો ડ્રેસ કહી ના એની જોડે તે સાદો ડ્રેસ પહેના એટલે પેલા આયા તારે મને એમ લાગ્યું સત્તંગ માટે આયા છે એટલે આવો પછાડો કેમ કરે શું લાવો મેં જોયેલું તું ક્યાંથી આવ્યું કેમ માર્યું શું કારણ જો પછી મેં કહ્યું ઓહો ધનભાઈ મારા ક્યાં વોરન્ટ મારું ભાઈ હું તો પઠેલ જ્ઞાતિમાં ના હોય બીજી હરકી કોણ નો હોય મારી જ્ઞાતિ માં ક્યાં હોય મારો નંબર લાગ્યો હતો એટલે પછી મનમાં કોઈ કહ્યું એમને આગલે દિવસે કે તમારા કોરીના ડ્રેસમાં સારા કોન્ટ્રાક્ટ છે અને તમને સાદા ડ્રેસમાં છે જો સારા માણસ છે સારા કોન્ટ્રાક્ટ એટલે એની ઈચ્છા એવી કરી થોડુંક આપણને બસો પાંચસો મળી જાય છે વાટ લઈને આવ્યા છો તો ચાબ આપી હોક ના સાહેબ ચા કે પીવી પડે એવું ચાલે નહી એટલે ચા પીધી એ લોકો એ પછી લોકો કે અનવેલેબલ છે ઓ મેસે આપને અમારે થી આવ ના કેવાય દોરું પણ લવાય ન હોય તો અમે તક નહી એટલે પછી સાહેબ જામીન લઈ લે કેબલ હોય તો હું કઉ છું ઓર્ડર કરું છું જામીન લઈ લે બસો રૂપિયા નાસો રૂપિયા જામીન અને ફટિયા નાખવા અનેકલા નંબર મર્યો એને ત્યાં આગળ ગયો નઈ મેં જોયેલી ને એ લાલ એ બધા મારા બધા બધા એટલે પેલા જે અંગૂઠો લેવા માંગતો હતો એને મેટલી વાત છે ભાઈ પીલા માણસે બોલાવો ક્યાં છે તે માણસો હું પોતે છું એવું જેનું આ છે ને તેને બોલાવો એ હું પોતે આવું બોલો છું કે પોતે પેલા આંગૂઠો આપ્યો જિંદગી માં કોઈ દાડ ના બને એવું બની હવે બનેલું શા માટે આ શું હેતુ માટે બનેલું કયો શબ્દ અમને આ અંગુઠા પાડ્યા અવિનય અવિનય નો શબ્દ એક